સમજાયું પુરસાદ કોને કેવાય એ જાણવું પડે ને જા વગર શું કામ થાય છે તમને કેમ લાગે હાજી બરાબર પૈસા ધર્મ કોઈ પણ ક્રિયા કરવામાં આવે એ પુરુષાર્થ ધર્મ માટે જે ક્રિયા કરીએ એ પુરુષાર્થ અને એ સિવાય કે ના કરીએ તો અહિતકારી બનવું સમજ ને હવે એ હિતકારી ને અહિતકારી કહ્યું પુરુષાર્થ કોને કહેવાય આપણે જે કરીએ તે સફળ થાય એ તો માફલે એ તો ના પાસે બરોબર છે એટલે મોક્ષ મોક્ષ ની ફળની આશા ખરી તમને આપડે પ્રયત્ન કરવાનો એનું પ્રયત્ન માટે આપણો પ્રયત્ન ફક્ત ગર્ભ અને મોક્ષ માટે જ થવો જોઈએ બાકી અર્થ અને કામ એ બેટકો જ નથી આ જન્મે નહી તો કોઈ પણ જન્મે તમે જાણ્યું નહી મનુષ્ય માંથી ફરી જાણવા થાય કોણ ભોગવી લઉં કોનું લઈ લઉં मिथ्या लगे अधिष्ठान भ्रम है आगे अधिष्ठान ભ્રમિત ભલે ભ્રમ છે પછી વળી ને સુઈ ગયો તું તારો ગુરુ થઈને ગુરુ કરવાની જરૂર નથી એ તો આખો ગુરુ થી કે છપ્પન વર્ષ વર્ષ થયા તારે એનો હિસાબ કાઢ્યો માળા ઘસી ગઈ કેટલી માળા બ્રહ્મજ્ઞાન થયું મારે ભ્રમવાનું ના જણાવે મારે કરીશ નઈ આઈ વાર નીકળી લોભી ગુરુ ને લોભી લાલ તું લાલતુ શિષ્ય અને લોન કેટલું બધું કિંમતી હશે ત્યાર પછી અમે કહ્યું છે અને જો તું શિવ વસ્તુ ખરી કે છે હાથિટ અને તો જીવ ઉપર હર્ષ કરતા રીસે અને કરતા મીતે કરતા પણ એક ગરીવારે છૂટતું નથી હું છું મુકુદભાઈ છું છૂટતું નહિ મુકંદભાઈ છૂટે પાંચ કલાક એમ એક મિનિટ એવું થાય નથી આત્મા થઈ ગયા કે મુકદમી છો મુકદમી છો કે ના ના કશું વાંધો નઈ હાથ કાપી લેતો નઈ ગજવા પેલા દોષ દેખાશે પોતાના તારા દાડા વર્ષે આ તો નર્યા દોષ નું છે જન્મો જન્મ સંસ્કારો ભરીને નરિયા દ અત્યારે આ જમાના માં આવું ચાલે બાકી ભૂલકારક છે કે હા કે ખોટું થાય છે એના છોકરા પૈણી ગયા છે એના જ છે ને બધું ભગવાન નું છે ભગવાન આવું સુકાદ ચલાવે છે એની મામલે કર્યું એમ ના હું નથી મને નિમિત્ત બનાવી ને કરે છે નિમિત્ત મને બનાવે છે તમે મોરખ બનાવો નહીં મોરખ બનાવ્યા નિમિત્ત બનાવ્યો નહી પણ કર્યો ભાઈ અને ખજી ગયો એ ખજી ગયો એ તો આપડા કર્માનુસાર આવ્યું છે મારું વિવાદ કે એને લઈને ભોગવા બે કર્મ નું કર્મ નું આ આપડા કર્મ ફળ ભગવાન કર્મ ફળ ક્યારે ભોગવતા છે એને કર્મ ના ફળ ભોગવવા જ પડતા નથી ભગવાન કાયદો કર્યો છે જે કોઈ પણ કરતા થશે તેને ફળ ભોગવવું પડશે કરતા કઈ કે રેસે ક્યાં એને કોઈ જાત નું છે જ નહી ભગવાન એ છે તો મારું તો વિરોધાવાસ તમને સમજ પડેલા ઉપર જો ભગવાન હોય તો આપડે મોક્ષ આપડે જે માનીયે છીએ વાત ખોટી છે કે ખરી છે મોક્ષ ની વાત ખરી છે ઉપર ભગવાન કહીએ છીએ મોક્ષ ભગવાન જોડે એમાં આપડે શું લાભ મળ્યો કેમ આપડે છીએ ક્યાં આપડે અંશ છીએ એનામાં પડી જવાનું આપણે કોના અંશ છે ભગવાન ભગવાન ટુકડા થાય ટુકડા નથી અંશ છે હા અંશ એટલે ટીપુ છે એવું નથી આ એવું છે તમારે મુકદભાઈ સમજવું છે અને ખરેખર સમજવું છે સાયન્ટિફિક ભાષામાં સાયન્ટિફિક વૈજ્ઞાનિક ભાષામાં એવું તમે કહો છો પેલા વ્યાસી ક્યાં છે તેવું તમે બોલો છો બ્રાહ્મણો બોલો તેવું બોલો છો ગોરાણીઓ બોલો તેવું બોલો છો પછી હોળીઓ બોલો છીએ તેવું બોલો છો શાસ્ત્રો તો ખોટા હોય જકે નઈ શાસ્ત્રો બીજા જે શાસ્ત્રો છે ને બધા સંપ્રદાય વાળા છે ચાર વેદે ચોખ્ખુ લખ્યું શું લખ્યું ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ साइबिस्सों भेगा सुप्रकाश से ज्ञान प्रकाश है प्रकाश खबर पड़े ना હા બુદ્ધિ પ્રકાશ એટલે એક મીડિયમ થ્રુવાની અજવાળું આ તો ભાદરના પટેલ દેખાય છે આ દેખાય છે ને એ ભાદરના પટેલ છે ને કેટલું સરસ પીડ કર્યું હતું તે વખતે ગાય પાછું ગાય ને ગાય ગાય એટલે અમારે આ રીતે અને અંદર તો તમને દાદા ભગવાન બાકી એ ભગવાન મહી બેઠા છે એ સાઈન લોક નો નાદ છે સૌ લોક નો ઉપરી તો એ દાદા ભગવાન આ તો ભાદ્રના પટેલ છે ભાદ્ર તાર નજીક આવે ને હા હા તમને સમજ પડી ને ભગવાન બે વિરોધાબાદ સસ્તુ છે મોક્ષ જો કદી ભગવાન લઈ જતા હોય આપડે તો ભગવાન ઉપકાર ગણાય એટલે આપડે એને ઉપરીવાનો પડે ઉપકાર હોય ઉપરીવાની એ જ ના માની આપડે એટલે પછી આપડે મોક્ષ માં લઈ ગયા પછી અન્ડર હેન્ડ નહીં નહી એનું નામ નહીં અંડર હેન્ડ નહી તમને બોસ નું ગમે છે શું તમને બોસ ગમે છે મારે કોઈ ને નોકર બનાવવો નથી કોઈ ને ધક્કો ખવડાવવો નથી મારે પૈસા નથી વર્લ્ડ ઇઝલ ભગવાન જાણે હજી ને જાણે તે આપડે તો જ્ઞાન આપીએ ત્યારે પુણ્ય ના પાપ ને પુણ્યાતા પાપા માનતી છે બધા આપણે મો છે બંધ ના આત્રો બંધ તૂટી જાય છે ઉડી જાય છે પુણ્યના પાપ તો બધા ઉડી જાય છે એટલે આપડે તો વિજ્ઞાન જ બહુ જ બીજા આત્માના ગુણો એ તો આપડે નાખું છીએ બધા આવતીકાલે આંતરિક વિનય જોઈએ કેવો બહુ જબરજસ્ત અને આપણને એમ લાગે હો તપેલું બુથ થી ભરે ગયું હે હું આ તો ઉભરેલું છે શું ચિંતા બંધ થઈ ગઈ બધું થઈ જાય ઠંડક થઈ જાય નિરવિકલ્પ થાય નહીં તો વિકલ્પ હતો હું અમને ભારવાદ થયું હું અમને ઘર માલિક થયું અરે તું કઈ જાતના વિકલ્પો વિકલ્પ બાકી રાખી દેજું હું વિકલ્પ